વાત ના દેખી બરોબર એટલે એ તો આત્મા છે હા મરી ગયો રહ્યું કોણ વચ્ચે કોઈ તક ના શક્ય દખલ હોય તો રિપેર કરાવ જે ના હોય તેને મૂકીએ એટલે હા પણ નથી ત્યારે એવી રીતે બધી ત્યારે હમ શુદ્ધિત થાય ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે પ્રજ્ઞા કહી આપે તો જેટલું નિધિ વ્યસન વધારે રહે એટલું ચિત્ત શુદ્ધ થાય એવું પણ કહો છો ને મૂર્તિ થઈ ગઈ છે પેલું અશુદ્ધ ચિત્ર દાય છે દે છે कारण जो प्रज्ञा न डिपार्टमेंट हो प्रज्ञा बदाने उत्पन्न छता बदत्मा उत्पन्न छता पेलु ना उत्पन्न अपने महात्मा ज्ञान पी બરાબર તું નાઉ પરખણાઉસ પણ થા એવું ના ગજા પ્રમાણ થાય પછી એ પ્રમાણ આજ્ઞા પડે તો એટલે ગજા પ્રમાણે કયો એવું કે એટલે નીસે બોલને બધું હાવ્યું ને દેદુ દેના દેગો કોઈ વાત કે કે તો બધા સંપૂર્ણ એવું કહો છો શુદ્ધ ચિત્ત બધાને સંપૂર્ણ શુદ્ધ ચિત્ત પ્રાપ્ત થઈ ગયું પ્રાપ્ત થઈ ગયું આપી એટલે પછી એની શક્તિ એનું જે આજ્ઞાન એમાં જાય એટલે જેટલી આજ્ઞા પાડે એટલું કશું પછી વધતી જાય ખીલતી જાય ઓછું ત્યારે વધારે મજબૂત હોય પણ બાર મુસલમાન હોય તો બાર હો થાય ને જેને વધારે હોય શું કર્યું એનો એનો કરેક્ટ છે એમો કરેક્ટ છે બસ બહાર નું હો હો ઓછું થાય અમાર હોને કિતશે બંધલ ત્યારે બહારના હો હો કરતા હોય તો કસું નથી લાવ હો હો અમાર છે ને ઓહો હોય જ નહીં ને તો તમને 3 દિવસનો હો સર બરાબર હું તો મારી રૂમ માં બેઠો બેઠો આટલું બધું મારે આવે મારે ક્યાર પાડાવે પડથાયો દીધો હોય તો હું બાળ આવે પણ મારું કોણ જાય છે जाए नहीं नहीं। चे। आ, आ? चे के के नहीं खबर पर लागे ने तरफ काम जे थाई दादा अज्ञाशक्ति प्रज्ञाशक्ति प्रज्ञाशक्ति જે આપને તો ખબર આપને કયું ત્યારે ખબર પડી કે ભાવેગું થઈ જાય જે ભાવ ઘરે આપને ખબર પડે આપને ખબર પડે ખેંચાડ્યું નહી પરિવાનું બે વાત માં આવે ની ને આવે પાંચ આજ ના અને આજ્ઞા તો ઓટોમેટિક ચાલે દાદા કયું જોરું મારા ભગવાન મારા દાદા દાદા બી ગયા આજ્ઞાપાવી મચ્છી કાચું રહે છે જોવા આપડે જાડુ અજમત કરી સારી દાળામતા વખત કરીએ મજા શું આવે ખે અવાજવાજ ના થાય નઈ કઈ દારામતા આ દુનિયા છે રૂપાળો દેખાવા કઈ છે દેખાય છે ના કરે લીધા ત્યા કરે પટવા જવાની શક્તિ ના હોવા જાય મોટા મોટા માટે તો એ પણ ત્યાં એકમાં રહેતો હોય તો એકવાય તે વખતે એ જે ભગવાન સિમંદર સ્વામી ના ક્ષેત્ર ફરે ફરી આવેલા પડ્યા તાળી ના મને નિરંતર આ પાંચ વાકે સમાજ સંસાર બઉ સરસ ચાલે ધંધા રોજગાર ધંધો સરસ ચાલે થોડું સમજાયું પાંચ આજ્ઞા મોક્ષ વિજ્ઞાન છે મનમાં ઠંડક રહે છે મન માં ઠંડક રહે છે અરે એવી ઠંડીક સમાધિ છે ભાઈ ભાઈ બધું રહે ભાઈ ભાઈ શું લાગે કોઈ જાત ના લાગે આમ થઈ જશે પોતાના હાથમાં સાચવું આપડો ધર્મ છે લાખો ઉપાય લાખો અવતારે આગામી નથી અને થયું તો અજંકો બહુ રહેતો હવે નથી રેતો અજંપો પેલા દરેક વાત અજંકો નથી અજંકો બદલો કશું ના રે કશું જ રહે નહી આવે હજુ જેમ જેમ આજ્ઞામાં રિલેટી રિયલ ઓફિસ બેઠા બેઠા પેલા ઓફિસ નું હતું બાર કલાક ઘૂંચ ઘૂસી ને થતો છ કલાક માં પછી જાય નિવાડો જલ્દી આવી જાય કારણ કે જાગૃતિ હતી જાગૃતિ બધામાં ખરા આપણે યારી આપી જય સત્ય મન માં ઉદ્વેગ નથી આનંદ ના હોત તો તકલીફ પણ આનંદ માં છે તકલીફ આવી છે કાઢી મરી થાય દાવા માટે ક્ષમતા ખુબ છે દાદા હા ખુબ ક્ષમતા રહે છે આ પવન પવન વાય છે ધર્મ ધરાવડાયે છે બંધ ને આવું પડે પધાર થયે રસિજ થાય આ મોકલે બી વાવાઝોડા આખા મુંબઈ ઉપર હોય કેટલાય માણસો છો બધું કરીને વાવાઝોડા મુંબઈ માં બધા નો નાશ પડશે કોઈ અમુક જતનું જ પડશે કોઈ આખું બગાડે ના કોઈ હાદેડી નામ ના જાય વાવાઝોડે સામાન દેખાય આપણ સ્પર્શે નઈ એવી રીતે બધું વ્યવસ્થિત મોકલ્યા આપડે ધીરે રાખવાની આપણે આપણે બીજા નૈજ્ઞાનિકો આવું ઘટું છે બ્રાહ્મણો કેવું ભગવાન દખલ વાળો ભગવાન હોય હંમેશા હવે કોઈ ફેરફાર નહીં થાય રાખ્યા પાંચ પાંચ આગા એટલું જ વિજ્ઞાન બુદ્ધિ ને કોણ એવું નથી આખા જગત ની બુદ્ધિ ને એવી કરે તો આ વિજ્ઞાન એમ છે શું કર્યું બુદ્ધિ બુદ્ધિ નું કોણ નથી વિજ્ઞાન બુદ્ધિ તો બધું છોડી નાખે શું ભગવાન ના સવાદ ને તો અહિયાં છે એમ નો બુદ્ધિ કે બુદ્ધિ થી કશું ના મળે શુદ્ધિ થી મળે ને બુદ્ધિ થી કશું ના મળે શુદ્ધિ મળે ને બુદ્ધિ સંસાર તો ચાલે કાપી પડી જાય બે બે ધાર છે આ સપુ હોય એક જ થાય બુદ્ધિ અંદર બે ધાર માર્ગદર્શન આપવાય તેવાય તેવું અને માર્ગ પૂછતો સંસાર માં હારી છે અને મોક્ષે ના જો એમ ના બુદ્ધિ અરે ના જો સંસારમાં જરૂરી ને બસ માં બેસીટ રસ જોઈએ ગાડી બેસી વેપાર જયંતિ ભાઈ બુધે છે કે આ બુદ્ધિ કઈ નાથ ની વણિક ની બુદ્ધિ ની નાથ કઈ વણિક આ બુદ્ધિ છે બુદ્ધિ એ કઈ નાથ ની લોકો ઠીક ઠીક હોંગ કરું તો કઈ ખરાબ કે મન થાય અને સારું ઘર ખુશ થઇ જાય મંદિરભાઈ આત્મા જ્ઞાન થયા પ્રતિ મંદિરભાઈ પૂછે છે બ્રહ્મચર્ય અબ્રમચર્ય થી પણ પર થાય ને એમ કે છે પાપ પુણ્ય થી પર થવાનું છે એ રીતે બ્રહ્મચર્ય દીકરા ના પડે અબ્રમચર ખરાબ છે અને સારું છે એ તો બુદ્ધિ નો છે કે અમારા વિજ્ઞાન માં નથી એવું નિકાલી કહીએ તો રાગે નહી બાબત છે લો રાગ લો વાત સમજ આવી ઉપદેશ આપણે સ્ત્રીઓ વાળા શું થાય પૂછાય એમને દુઃખ થાય પછી બીજી એમ પૂછવાનું નથી બીજું કીધું વધારે આવે એમાંથી શાંતિ તો થવાની જ નથી કોઈ જ પૈસા વધારે આવે એટલે વધારે ઈચ્છા થાય પછી વધારે આવે એમાંથી શાંતિ ના થાય નવરો પડે જ નઈ નિરાંત સારું છે શાંતિ ચાખો ડાડો અને પૈસા છે પછી વાપર રાખો બંધ ટપાવોનું બંધ કરવો પછી આ છે વાપરો આ તો પ્રાપ્ત ને ભોગવતો નથી ને અપ્રાપ્ત ચિંતા કરે જે આવ્યું તે મૂકી બાઇક માંગ લેવા જવાનું ભોગવાતું નથી અને આગળ કોને સારું પાછું જોડે લઈ જવાતું નથી જોડે લઈ જવાનું સિદ્ધિ માં કેરી કોઈ જોડે લઈ જવાનું નથી એવું છે બધું પણ એક સાધન છે જેથી બધા જે અમારા કારોબાર ને અંદર માં માણસો એટલા બધા એ લોકો રોજગાર મળે છે ચિંતા નું ચિંતા નું ના ભાઈ તો એક ગાડી લઈને ડ્રાઈવિંગ કરતા કરતા દોડ ધામ દોડધામ દોડ ધામ કર્યા કરે નવરાશ રાખવી નઈ પણ તમે કરી હતી આરામ ના રે એવી રીતે કહી આરામ અને ચિંતા ના મેં ના મે આરામ પુષ્કર જબરજસ્ત આરામ નહી તમારો તો કે તમારો મારા પર બઉ મોટો આભાર થશે ધંધો ખરી ગાડે દાદા આભાર તો ડાકર ન માનો અમુ કરે આપણું ઘડિયાળ આ થાતી નું ઘડિયાળે આભાર માનવું આભાર લેવાની ચીજ ને કોણ લેવા પૈસા લેવાની છે પૈસા એ લેવાનું નહીં કોનું હોય પછી લેવાનું એટલે આભાર તો આલુ રૂકો લે કોઈ એના કરતા હું કઈ એક બીજા કોઈ ને આપજો રસ્તે કૃષ્ણ ને ગમ્યું ગમ્યું બે પસંદ કર્યું પછી હે લક્ષ્મી તો બધા કરશે ને એક બાજુ શાંતિ બોલ દે આ ના હોય તો કઈથી ખરીદી લાવો છો ગોતવાની અંદર અંદર થી દરિયા પછી આપણે અંદર માં આત્મા ને રાતે જતી નથી આપડે સેવા તો ઓછી થઈ જાય કે હવે અમારી આંખ નો તકલીફ થઈ ગઈ છે હું ગયો ફાર્મિંગ વાળા વ્યક્તિત્વ ના અમુક પ્રશ્નો હોય સહાય મળી રહે છે જેને આપનો હોય જેમાં આપની ખુબજ મને સહાય મળી મને હા મને ત્યારે ક્ષમતા રાખવી એટલે ત્રણ પ્રકારની આપ આપત્તિ આવે ત્યારે ક્ષમતા રાખવી આપત્તિ આવે ત્યારે ક્ષમતા રાખવી એટલે ત્રણ પ્રકારે त्रे मार, आप कई आ कई कहो यी विनंती त्रम प्रकार हो व्यक्तित्व आप आप एक आपत्ति तेरे क्षमता ने समझना માટે. આ દુનિયામાં દેવાનું ના હોય લાયા છો બસો કરાયું છે દે ધંધા ધંધા તો કર્યા તમે કશું કરેલું નઈ ના કરેલું આ બધું બધું કરીએ બધા જોઈન્ટ ફેમિલી છે એ બધા ની પુરુષાર્પ થી થાય છે ફરી ના વધારે મહેનત કરવી પડે વધારે કારણ કે ભાઈ ભગવાન આવો કાયદો છે તમારે તો કોનો છે આ દોરી સંચાર કોનો છે कशु एक आ त्रस्तु एक तो बीजू चुकी जवाब त्रणे नु रे समग्रता पूर्वक अत्य मुक्ति बढ़ू સત્યુક્તિ શું તારું મંજુ એન છું એ તો તારું નામ છે નામ ને પોતે માની બેઠો છે એ ક્રાંતિ છે અને હું કોણ છું એ ભાન થાય બધા પ્રશ્ન આવી ગયા કોઈ પ્રશ્ન જ ઉભો રહેતો ધ્વંદ ઉભો જ થાય બધા ધંધો બધા કોને દ્વારા કરી દો આત્માની જ પ્રતિ ના થતી હોય ત્યાં શું થાય પ્રતિ કરાવી પ્રતિ કરાવી જ ગમતી હતી એ ગમતી હતી પ્રતિથી એકલો નહીં અનુભવ સાથે અનુભવ સાથે કરી પણ આપડે પૂછે ઘરી એટલે શું માનતો નથી અગર જે ખાધું હોય ગોળ ગોળ જેવું બોલે કે ગોળ જઈએ છે ચેડી જઈએ છે ફરવા જઈએ છે સાકર મોડાકર ખાય એટલે લાગ લાગે ખબર ના પડે સાકર ખાય છે મંગાઈ રાખું સાકર ખાઈ બધું બંધ થઈ જાય એનું નામ છે તે મુક્તિ મુક્તિ નું બીજું નામ પોતાના સ્વરૂપનું અનુસંધાન એ હજુ જાણું છું એ જ હજુ જાણું છે કે વિશ્વ નું જે કારણ છે કોઈ જાનવર બાકી ના રહેવું સવાર કરી કાગળ લખવાનું ના હોય તમારે જાતે આ વિજ્ઞાન જ સોલ્યુશન કરે ભારતીય ક્રડા મંદિર કોઈ એવો પ્રશ્ન નથી કે આ વિજ્ઞાન સોલ્યુશન ના કરતો મુશ્કેલીઓ જોઈ લીધા મુશ્કેલી મુશ્કેલી મુશ્કેલી ઘણી વાર જોયે બહુ મજા આવતી મુશ્કેલી માં મજા આવે ના આવે એ તો જીત થાય ત્યારે આનંદ આવે ત્યારે આનંદ આવે નહી નહીં આનંદ આવું કરતા કરતા માથા નો દુખાવે તો હાલત ઉપર છે પણ માથું થાય દુખાવો થઈ ગયો કરો કઈ રાહ કરે વરી ના કરવી એની એનો માર્ગદર્શન જોયે માટે છું. વરીજ ના ના કરી પડે નામ કેવાય બંધન માં રાખે ને એને કાર્યકારી હોય શું કઈ રાખે જે સુખ માં આવતું તે સુખ જતું રહે છું બીજું વાર વધારે આવું સુખું છું हाँ मैं भूल थी बोझो है, मैं तो मैं हमझे भाई उतारो आम करने मजा आए खरी एम करता करता समझाई ઉપર માથા પર બહાર લીધો હતો ચાગો ભારો માથા પર લીધો હતો આ તટ્ટુ પર ઘોડા પર બેઠો પછી ચાગો ભારો માથા પર